રક્ષક ભગવાન છે માનવ માનવનું રક્ષણ કરી શકતો જ નથી માનવમાં રક્ષણ કરવાની શક્તિ હોત તો કોઈનું મરણ થાય નહીં માનવ બીજાને શું વાંચવી શકે ભગવાન રક્ષણ કરે છે બાલ્યવસ્થામાં જીવનું રક્ષણ ભગવાન કરે છે બાળક બોલતો નથી માને ખબર પડતી નથી સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ હવે દ્વારકા જવા તૈયાર થયા છે ઉમતાજીને ભગવાનનો વિયોગ સહન નથી ભગવાન મારા આંખથી દૂર જાય નહીં દિવસ એમના દર્શન કરું જેના વિયોગમાં તમારા પ્રાણ વ્યાકુળ થાય જેનો વિયોગ તમને દુઃખ આપે માનજો કે ત્યાં સાચો પ્રેમ શ્રીકૃષ્ણ દ્વારકા જવા તૈયાર થયા છે કુંતાજી બહુ જ આકુલ થાય મારા ભગવાન આંખથી દૂર જાય નહીં આખો દિવસ શ્રી કૃષ્ણના હું દર્શન કરું કુંતાજીને વિયોગ સન થયો નહીં માર્ગમાં કુંતાજી ભગવાનને વંદન કરું નમસી પુરુષવાધ્યમ श्वरम प्रकृते अलक्ष्यं अलक्ष्यूता अंतर बहिवस्थित वंदन भगवान ने बंधन मना जीव ईश्वर ने वंदन जश कर बिजो कोई उपाय नहीं આ જગતમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે જીવ ઈશ્વરને શું આપે છે ભગવાન જીવને બધું આપે છે કેટલાક લોકો એવું સમજે છે મારો નિયમ છે હું બજારમાંથી ગુલાબના ફૂલ લઈ આવું છું ફૂલની માળા બનાવીને ભગવાનને અર્પણ કરું છું માટી ભગવાનની છે પાણી ભગવાનનું છે બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે ફૂલમાં સુગંધ રાખનાર પણ ભગવાન માનવનું શું છે માનવ કદાચ કાગળનું ફૂલ બનાવી શકે એ ફૂલમાં સુગંધ રાખવાની શક્તિ માનવમાં છે જગતમાં જે કઈ છે તે બધું ભગવાનનું છે જીવ ઈશ્વરને કઈ આપી શકતો નથી પ્રભુએ જ કૃપા કરીને આ બધું આપ્યું છે જીવ ઈશ્વરને વંદન આપી શકે છે ભાવપૂર્વક વંદન કરો કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરે છે સારું છે એમનું અભિમાન થોડું વધી જાય છે બધું મંદિર હું ચલાવું આ બધી મારી સેવા છે આ મેં કર્યું છે મગવાન ગાલમાં સ્મિતા મારું મંદિર તું ચલાવે છે તને અક્કલ નથી તને બોલવાનું ભાન નથી તારું ઘર હું ચલાવું છું તું મારું મંદિર શું ચલાવે છે परमात्मा जीव ने बध आपे मालिक भगवान जीव वंदन थी भगवान ने वश भाव कर भावपूर्वक वंदन करण जरा त्रास नहीं बे त्रण मिनिट थायरा भगवान मन की दर्शन करो जो स्वरूप तीन पूजा करो छो ये स्वरूप ने घर में राखशो नहीं आंख में राखो भगवान ने आंख में राखवा अर्थ ये બે ત્રણ મિનિટ થાય કે મનથી દર્શન કરો વંદન કરો પ્રભુ પ્રસન્ન થશે કુંતાજી વંદન કરે છે ભગવાનના એક એક ઉપકાર યાદ આવે છે મધુર સુંદર સ્તુતિ કરી છે ભગવાન તમને સુખી કરે તમને સંપત્તિ આપે દુઃખના દિવસોને ભૂલશો નહીં માનવને જયારે બહુ સુખ મળે છે जय दुखना दिवसों ने भूली जाए एक दिवस केवारी शु दशा कुंताजी आज बहु सुखी है कौरव विनाश थोड़े पृथ्वीन राज पांडवों ने मूल की ने याद आए थे एक दिवस केवो होता पतिदेवे शरीर न्याग कर विधवा थी आ बाना તેમને લઈને હું ફરતી હતી કોઈએ મારા સામું જોયું નથી બે મધુર શબ્દ પણ કોઈ બોલતા નહોતા એક દિવસ મારી કેવી દશા આવે કુલતાજીને યાદ આવે છે ભગવાનના ઉપકાર ભૂલશો નહીં પ્રત્યેક જીવ ઉપર ભગવાન બહુ બહુ કૃપા કરે જીવ નો એક એવી યાદ છે ભગવાનના ઉપકાર ભૂલી જાય જીવ અતિ સુખમાં દુઃખના દિવસોને ભૂલી જાય ઉાજીને યાદ આવે છે મારો ભીમ નાનો હતો અને ત્યારે દુર્યોધને ભીમને મારવા માટે ઝેરના લાડુ ખવડાવ્યા ભીમ ખાઈ ગઈ પ્રભુએનું રક્ષણ કર્યું પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો હતો પરમાત્માએ રક્ષણ કર્યું બધાના જીવનમાં એવા પ્રસંગો આવે છે અતિ દુઃખમાં અનેક વાર માનવ હિંમત હારી જાય છે હવે શું થશે હવે મારું કોણ છે એવા સમયે ભગવાન દોડતા આવે ભગવાન જીવનું રક્ષણ કરે છે જીવ પ્રભુના ઉપકારને ભૂલી જાય કુંદાજીને યાદ આવે દુશાસન દ્રૌપદીને સભામાં લઈ ગઈ દુર્યોધન મહાન દુષ્ટ છે ગમે તેમ બાકી જ્યાં દાસી છે ને એને નગ્ન કર્યું બા ભગવાન દોડતા દોડતા ગયા માલિક જેને ઢાકે એને કોણ ઉગાડવું હોય છે સાડીઓનો ઢગલો થયો દુશાસન સાડી ખેંચે છે ભગવાન સુંદર સુંદર સાડીઓ પહેરાવે દુર્યોધન જુએ છે આવી સાડી તો બજારમાં કોઈ દુકાનમાં મળતી જ નથી પાંચ દિવસ ઉઠાવીને લઈ જવું તો રાણી વધારે રાજી થઈ જશે મૂર્ખો ઉઠાવવા ગયો સાડીઓનો ઢગલો થયો છે દેખાય છે હાથમાં કઈ આવ્યું નહીં ભગવાન જ વસ્ત્રાવતાર ધારણ કરે છે ભગવાન દ્રૌપદીના શ્રી અંગને દાખવે છે સભામાં પ્રભુએ રાદ રાખી છે એક બે નહીં તમારા અનેક ઉપકાર ભગવાનના ઉપકારનું સ્મરણ કરો આખમાં બે આ શું આવશે રૂબિ શુદ્ધ થશે ભગવાનને ભાવપૂર્વક વંદન ભગવાનનો જ આધાર છે ભગવાન આજે અમને છોડીને દ્વારકા જાય આપને યોગ્ય લાગે છે કુંતાજીએ સ્તુતિનો આરંભ વંદનથી કર્યો છે અને સ્તુતિની સમાપ્તિ પણ વંદનમાં જ રહે છે શ્રીકૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષભાવ નિદ્રુક રાજ્ય વંશદનાન પર ગવી ગોવિંદ ગોજ્વિજ સુરા હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવ નમસ્તે આપના ચરણમાં વંદન કરું આપને યોગ લાગે તેવું કરું ભગવાન વિચાર કરે છે આજે મારે જવું નથી કુંતીજીને બહુ દુઃખ થાય છે હું નહીં જઉં ભગવાન પાછા ફર્યા બધાને આનંદ થયો કુંતાજીએ વિચાર કર્યો મારા ઉપર બહુ કૃપા છે માર્ગમાં હાથ જોડીને ઉભરી રહી તેથી મારા માટે આવ્યા બધાને લાગે મારો છે અર્જુન એવું સમજે છે ભગવાન મારા માટે આવ્યા છે અમે બે ફરવા ગયા હતા પ્રભુએ મને એવું કહ્યું હતું કે અર્જુન આજનો છેલ્લો દિવસ આવતીકાલે હું દ્વારકા ગયો છું જ્યારે અર્જુન આંખમાં શું આવ્યા અર્જુન મહાનવીર છે મારા ઉપર એનો કેવો પ્રેમ છે હું દ્વારકામાં જવાનો છું તે સાંભળ્યા પછી બાળક જેવું રડવા લાગે મને કોઈ યાદ કરે ભૂલાવે છે ગંગા કિનારે ભીષ્મ વિરાજે કૌરવ પાંડવો નું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું છે કુરુક્ષેત્રની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે કુરુક્ષેત્રમાં બાણ ગંગાય છે કુરુક્ષેત્રમાં આજ ગીતાજીનો ઉપદેશ થયો છે યુદ્ધ કરતા હતા વિષ્ણુ પિતામાં ક્ષત્રિય વીર છે રથ નીચે પડ્યા છે બાણની શૈયામાં રાખ્યા છે વિષ્વ પિતામાં તરસ લાગી છે ત્યારે દુર્યોધન સોનાની ઝારીમાં જળ લઈ આવે દાદા એ ના પાડી તારા હાથનું પાણી પીવું નથી જાય છે તારું મૂળું પણ જોવું નથી તારાથનું મારે પાણી પીવું નથી બીજું ધંધું પાણી પીધું નહીં અર્જુનને યાદ કરજુન દોડતો આવે છે દાદા હું આપની શું સેવા બહુ તરસ ગાય અર્જુન પાતાળમાં પાડમાં બાણથી ગંગાજીની ધારા લઈ આવ્યા છે કુરુક્ષેત્રમાં આજે પણ બાણ ગંગા છે વિષ પિતામહ ગંગા પુત્ર છે વિષુ પિતામહના મુખમાં ગંગાજીની ધારા જાયેલી છે મોટા મોટા ઋષિઓ વિષ્વિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે આવ્યા પર્વતો નારો દૌમ્યા ભગવાન્દાદરાયણા બૃહદર્મો ભરદ્વાજા સશિષ્યો રેણુકા સુતા પરશુરામ ભગવાન છે આવ્યા વ્યાસમર્ષિ આવ્યા છે સંતોનું મરણ મંગલમય થાય તેથી સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય તે દિવસે ઉત્સવ કરવાનો હોય છે ભગવાન સંસારમાં જે દિવસે આવે તે દિવસે ઉત્સવ થાય રામનવમીનો ઉત્સવ થાય શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા તે દિવસે ઉત્સવ નહીં કરવું ભગવાન જગતમાં આવે તે દિવસે ઉત્સવ થાય સંસાર છોડીને સંત જ્યારે ભગવાનના ધામમાં જાય સંતોનો જન્મ સાધારણ માનવના જેવો જોડે સંતોનું મરણ મંગલમય થાય છે તેથી સંત જે દિવસે શરીર છોડે છે તે દિવસે પુણ્યતિથિનો ઉત્સવ થયેલ છે વિશ્વ પિતા મહાન જ્ઞાની ભક્ત છે ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં ગંગા કિનારો છે ઋષિઓને વંદન કરે આ બધા આવ્યા છે હજુ ભગવાન શ્રી કૃષ્ણ આવતા નથી શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવા મને કહ્યું છે કે અંતકાલમાં આવી હજુ આવતા જ નથી મીશો દિવસમાં ત્રણ વાર ભગવાનની પૂજા કરે અને પૂજા કર્યા પછી ત્રણ વાર પ્રાર્થના કરે અંતકાળમાં તમે સાથે જયારે મને ગભરામણી થશે જયારે યમદૂત મને મારવા માટે આવશે જ્યારે શરીરમાં કફ પિત્ત વાતનો ત્રિકોપ થશે જ્યારે શરીર બહુ દુર્બળ થઈ જશે અને તે સમયે તમે મારી સાથે વિષ્ણિતા મહા દિવસમાં અનેકવાર એવી પ્રાર્થના તમે પણ તમારા ભગવાનની પૂજા કરો અને પ્રભુની પ્રાર્થના કરો અંતમાં મારી સાથે થાય શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બહુ બગડેલી હોય ભક્તિ કરતો જ નથી કેટલાક એવું સમજે છે આજે શરીર જેવું છે એવું કાયમ રહેવાનું છે વિકાસ વિનાશ માટે થાય છે वृद्धि क्षय शरीर बगड़ता वार लगती शरीर सारू तुमी बाजी तरा हाथ में शरीर बगड़ा पा भक्ति नहीं था शरीर सारू हो बुद्धि बगड़ेगी हो शरीर जय बहु बगड़ी जाए थे तेरे बुद्धि सुधरे शरीर बगड़ा पीछे घड़ा ने भक्ति करने की इच्छा थाय શરીર રોગનું ઘર બન્યું છે શરીરમાં શક્તિ નથી ઈચ્છા મનમાં જ રહી જાય આજે શરીર સારું છે આજથી ભગવાનની ભક્તિ કરો તમારા ભગવાનને રોજ પ્રાર્થના કરો જબ પ્રાણ તનસે નીકળે અંતકાળમાં તમે મારી સાથે હું તમારી સાથે આવી મારે યમદૂત સાથે જવું નથી એવી ઈચ્છા થોડા એવી ઈચ્છા રાખીને વધતી વિષ્પિતામહને એકવાર પ્રભુએ વરદાન આપ્યું હતું ગભરાશો નહીં અંતકાળમાં હું તમને લેવા માટે આવ્યો યાદ આવે છે પ્રભુએ મને આવું કહ્યું છે હજુ કેમ